અરિમજી પૂછે છે કે અમે સ્વામી ને ગુરુ માનેલા કરાવેલો હવે આપની પાસે જે ચરણવિધિ કરે છે તો કે અને આ તો મોફ માટે સંસાર માટે ગુરુ જોઈએ અને મોફ ના માટે જોઈએ કે આ શક્તિપાત જેવું નથી શક્તિબંધ બાબતો એકાગ્રતા કરવાનું હા એકાગ્રતા કરવા શક્તિ આવે બીજું ધ્યાન કરવાની શક્તિ આવે એ બધી ભાવનગર માં સુખી હોય એટલે સદગુરુ માની સામાન્ય ગુરુ એવું કેવું છે મુક્તાનંદ બાબા ને હાજરી આ ચરણવિધિ કરી તો મને એવું લાગ્યું કે આ પણ એવી જ કોઈ પ્રક્રિયા જુદું આ તો હોય ને આ દુનિયામાં જે પ્રક્રિયા છે ને બધી વિદેશી છે ભગવાન ની કૃપા થી ભગવાન હા બધી વાતો છે આ કોલમ પોલ ચાલે બધા કોલમપુલ ચાલે એમનો પ્રશ્ન એવો હતો કે મુક્તિ મુક્તિ આપવા માટે સર્વ દુખો થી મુક્ત કરવા માટે આ સંસ્થા ના ગયા નહી ગમે તે શક્તિઓ લાયા ગમે તે કયું એકવી દુઃખ ઓછું થયું અને થાય જેવું પડે એવો ઉપાય નથી માણસ સંપૂર્ણ દુઃખથી મુક્ત થાય એના માટે છે આ બધું હોય નઈ કોઈ કાયું હતું નથી આ તો અપૂર્વ વસ્તુ સાંભળવાનારી ભાઈ જોવા મારી ભાઈ જાળવા માણસના જે કર્મ નાની પુરુષ તો કૃષ્ણ ભગવાન કહ્યું ગીતા માં કે જ્ઞાની અમારો આત્મા છે અને તે કર્મ નો ગોઠવવાળી ના કરી શકે જ્ઞાનથી મુક્ત કરી શકાય એમ શ્રી કૃષ્ણ કહું અને જ્ઞાન તો તમે આપી શકતા નથી અમને આવી અમારા માટે શકતા નથી જ્ઞાન થી કૃષ્ણ ભગવાન તમારું સ્વરૂપ નું ભાન જાય ભગવાન સુધારવામાં આવડે છે બીજું તો વિચાર ઊંઘ માં છે બધું ચાલ્યા કરશે આ શક્તિ પાસે આ પાસે શક્તિ પાસે પણ સારું લોકો અડચણ નિર્ભર થઈ ગયો કર્યા છે એને નથી ના કેવાય અને નથી એને ના કહેવાય જે છે એ તમને ના ચેજ કેવું પડે શું કરું નથી એમ તમે કહો છે એવું સમાધિ ના બોલાય તમારા ધ્યાન યોગ નું વાત જ છે તે મગજ મગજ મારી છે શું છે ધ્યાન યોગ વાત ગીતા પણ ધ્યાન તમને સમજાવું કુદરતી ધ્યાન કુદરતી ધ્યાન તમને કોઈ અપમાન કરે એમ થાય તમને આનું નામ ધ્યાન કેવાય લોકો ધ્યાન ને અવસ્થા નથી લોકો એકાગ્રતા ને ધ્યાન કે ધ્યાન કે છે ધ્યાનમાં કરતા ના હોય ધ્યાન નિરાશ છે આ તો કેટલા આવે છે બધા કુદે શું કા હું એને સમજાવું મને કે પછી કે શું થયું આંગા ત્યાં નવો ભર્યો ત્યાં નીકળ્યો एकाग्री करते चैतन्य ब्रह्मांड मैं सदरुप थी जाऊँ हूं ध्यान पे बात बराबर જે લોકો ને તે વિશ્વ ચૈતન્ય એ વાત જ નથી જગત ના લોકો જાણતા શું છે જ જાણતા પછી એ બધી કલ્પિત વાતો કરીએ તો બહાર માટે બાર બોલવાનું હોય તો એવું કહ્યું કે બરોબર છે આ તો અહીં બોલવાનું હોય તો ના ના પાડવું આ સરું ને બહાર બોલવાનું તો ભગવાન ક્રિય જ છે એવું કહ્યું લોકો ને બધા શ્રદ્ધા ઘટલી ઉડી જાય એટલે પહોંચે ના કેવાય જયારે વાર્ષિકતા દાળું હોય જેને મોક્ષે જવું હોય ત્યારે દાળ આગળ વાત હાભાઈ નફા મૂકશે ના ખબર ના ખબર બધાને બધા બધા એને જ વાસ્તવિક માને ભગવાને બનાવ્યું નઈ બધું વાસ્તિક માં ને અનાત્મા જળે છે અનાત્મા માં જળચેતન વિશ્વ ચેતના જેવી જળ વસ્તુ ચૈતન્ય પ્રાપ્ત કરે કાર્યક્રમે જળ વસ્તુ ક્રમે કરીને ચૈતન્ય પ્રાપ્ત કરે જળ વસ્તુ જળ કોઈ લેવા ચેતન ના થાય ચેતન કોઈ લેવા જળ ના થાય પોતાના સ્વાભાવ ઉપર ટો ના થાય ચેતન કેવા માં જ્ઞાન અને દસન બે ભેગું કરે એનું ચેતન કરે છે આપડા લોકો દાર્યું કે આપડે લોકો બોલ્યું પરમાત્મા અને ના ઓળખતો હજી વાત માં માટે શું કરવું પડે માય જવું જોઈએ બે માણસ આમ કે તારી આમ ચાલે છે શું કે સ્ટેબિલિટી તારી માણસ જ છે સ્ટેબિલિટી કહેતી આમ ગયું તો આમ ગમે આમ ગમે આમ ગમે ગેર તો ગમે જાય અમને શું વાત લાગે શુદ્ધ જ્ઞાન શુદ્ધ જ્ઞાન ની પ્રાપ્તિ કેવી રીતે થાય તમે જયારે કરવી આવજો એટલે પંદર બે વર્ષથી આવો જાવ ગુલાબ લેવો કરશે આ ગુલાબ લેવો તમે નહીં કરતા પછી બીજી બીજી શક્તિ કરો તા સમજ તમારે ગોજન નાખ્યો હું કરું તા કે કરે છે આ તો એનો કર્મ ઉદય આવ્યો છે અહીં ના શેસ છે કેટલાક જજો છે એને ભડકાટયા કરો છોડી રીતે ઘટી <laughs> જાય <laughs> અરે સત્યભક્તિઓ કેવાય વેઠાઈ જાય શક્તિ વાત આ તો લોકો અજ્ઞાન લોકો ભમાવે છે આ મૂર્ખ માણસો ને શું કાવાઓ બધા ભમાવે છે ને એ લોકો એમાં એ તરી પાડ ઉતર્યા છે એ લોકોને તરી પાછું ઉતારતા નથી તરી પાડ ઉતારું છે નામ કરું છે શાંતિ આપી છે સંસાર માટે જરૂર છે બધા કારણ કે આ વાર્ષિક આના જ સંસારમાં વાર્તિક શું ખાવું છે સારું અનાજ ના મળતું કંટ્રોલ નવું પગ ચડ્યા પછી આખું જોડે લઈ જાય કરાય ચડ્યા પછી પગ લઈ જાય જોડે રોજ નો સ્વાધ્યાય શું કરવાનો અત્યારે અત્યારે જનરલ પૂછે છે પોતાના આત્મા કર્મ બંધાય પ્રતિક્રમણથી અને પ્રતિક્રમણ થી ધોઈ નાખાય બંધાય રાતે આવે અગિયાર વાગે બધી ગયો પછી આવે પછી એમ કે દેજે ઘર માંથી તમારે હોય મનુષ્ય આજકાલ તો મહેમાનો ખીચડી ના પાવે પાઉ ગયો છે ના પડે ક્યાં ખીચડી કરી આપડે ક્યાં સુધી માણસ આવડ છે અને પથારીઓ કરવાની હોય મનમાં શું થાય આ વેરે અતાર કેમવા વેડાર કે અત્યાર તો માણસ પણ ક્યાં રહે આપડે આર્ય પ્રજા કેવી છે અંધારી કેવાય કેટલું બધું બીજા વકીલ હોય ખરા એના કરતા તમારી પ્રમાણિકતા કેમ તમારો સારું લાગે આને લઈને બધું પચીસો બોલતા હોય અઠ્યાવીસ ત્રણ હજાર બોલતા હોય અને આ પાંચ હજાર કમાય બરાબર બધું વેદ માં શુદ્ધ જ્ઞાન શુદ્ધ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એવું શું છે કે શબ્દો હતો નથી શુદ્ધ જ્ઞાન લે વેદ ના તે દે રે દે વેદ ચાર વેદ રહી રે અને ઉષે ચૂપલી છે ભરી રે દર ચાર વેદ શું કે ધીસ ઇઝ નોટ ધીસ ધીસ નોટ ધીસ ઇઝ નોટ ધીસ નો નઈ થી તે જો આત્મા કરતી આ ન હોય ગત સુ કે સાંત દીવેદે પૂછે બે તારા મન માં આત્મા દોણો છે તે ને ગોડુ્ઞાન વેદ ના ઉરી નારી ગુરુ પાસે જાવ જ્ઞાની હોય તણાવ ચાલે બુદ્ધિશાળી જ્ઞાનીઓ ચાલે નહી બુદ્ધિ વગર ના જ્ઞાની જોઈએ શાંત બુદ્ધિ ના હોય કેટલા દુનિયામાં ત્યાં જ બુદ્ધિ ના હોય બધા બુદ્ધિ ચાલુ કે હું બુદ્ધિ મારા નથી પોસિબલ જ નથી બુદ્ધિ વગર નું જીર ને એ પોસિબલ અમારે પણ ત્યાં જ પણ બુદ્ધિ નથી કહે સાયન્ટિસ્ટ સાથે વાત કરે છે કોણ હજવા જે તમને જે બુદ્ધિ થી અમદાવાતું હોય તો કોણ વાતચીત કર પરમાત્મા બોલવાનો ગુણ નથી અવાજ પરમા નહીં પણ પરમા પરમાત્મા આત્મા નો ચેતન માં અંધ આત્મા માં પરમાત્મા કે આ શબ્દ નો ગુણ નથી અવાજ ગુણ નથી શબ્દ એ ભૂગલ ગુણ છે આ દળ નો ગુણ છે કોણ બોલે છે આ શું છે અને શું કે છે ઓરિજનલ કે ખરેખર નથી હા ઓરિજિનલ બોલે છે હું રિસર્ચ કર્યા કરું છું સાચું છે ખોટી ભૂલ છું ક્યાં છે આ સોલ ભાઈ સમજાતું ના તમે કોઠમાં બોલો છો ને તેજુઆત અમારું પણ અમે તો વાંચી વાંચી ત્યાં રજૂઆત કરીએ અમારું તો છે જ નહીં ને બે જવાબદારી વાળું જવાબદારી જવાબદારી એક જવાબદારી વાક્ય બોલવા માટે એક કલાક સુધી વિચાર કરવાની જરૂર પડે એટલો બધો તો નઈ પણ વિચાર તો કરી તમે વિચાર વગેરે એક રાખે ના બોલાય જવાબદારી કેટલાય કાર ચલાવ થઈ છે આજે લાગે છે તમારો આત્મા કબૂલ કરે તો જ માનવાનું આ માની લેવાનું નઈ મારી વાત તમારા આત્મા કબૂલ કરે તો તમારા બોલે છે ને સમજવું પછી ક્યાં સુધી આ પગલ ને ઉકેલું પછી સોલ્વ તો કરવું પડશે નહીં કરવું પડશે આ પદલ ને ના કરે મને ધોલ માર ને અકડા મારી ના થાય ગાળો થાય આશીર્વાદ આપ પંદર સીજે થાય થાય ને થાય પ્રતિ છે પેલા બચી થઈ જ જાણો કાયા કાયા કેટલા ભાગ પછી મન મન મને અને વાણી આ ત રાતે ઉ મીઠું લગાડે તો ખુશ થઈ જાય બધું મન કેવું છે ઇફેક્ટિવ છે અને વાણી ઇફેક્ટિવ છે ને તો વાણી નથી આવતું થાય છે ખરી ગયું થાય છે હિન્દુ ધર્મ કારણ શરીર વાંચેલું છે કારણ કઈ શરીર આ કારણ શરીર એ કોઈ ને કોઝન બારી છે તે આવતા તો મે પછી ઇફેક્ટ બોરી જાય અને એકમાંથી પારા પહોંચી કોજી કોજી પર થાય તરી કોઝલ બોડી થઈ પછી આવતો કોજી જન ઇફેક્ટ સકતો કોજી કોજી થોડું સમજાય થોડું એના દે ઓ નહી સેટ સમજાય પછી કોઝલ બોડી ઇફેક્ટ બોડી એમાં કારણની દે કોઝ ને ઇફેક્ટ સમજાય છે એ કાર્ય કારણે સંકલ્પ ના થયા કાર્ય સંકલ્પના અત્યારે એક દસ હજાર ની વર્ષ એક દિવસ દિવાય દસ હજાર મા मले जय उद एक चौरासी सवरे किशोर भाई जगह लाल पटेल हमने प्रश्न जीव मरी जाए પછી પાછો મનુષ્યમાં જન્મે છે એ વાત ખરી ચોરીઓ બોરી માણસ થતો બ્રહ્માકુમારી વાળા કે છે ને બ્રહ્માકુમારી મનુષ્યમાં ના આવે નાના છોકરા ને માધ્યામાં ના આવે એ વાત હોય પણ કર્મ કરે ને જાનવર જેવા કર્મ કરે તો ફરી જાનવર માં જાય સજ્જન જેવા સજન કર્મ કરે તો માણસ માં આવે અને દેવલોકાય રાક્ષસી બરોબર પૂછે તો પૂછે જવાબ મળે બીજા લોકો તો બોલે માણસ માંથી માણસ જવાબદારી વગેરે વાત છે ને આવે છે એ મનુષ્ય આવે હું કોકની બેકાર બોલું તો મને એમ થાય કે કોકની ગાર મને ભાળ કેવું થાય આવા જ વિચાર આવે એ મનુષ્ય આવે ને એ માનુસ ધર્મ કેવાય પોતાનું સુખ બીજા આપી દે પોતાનું સુખ એ દેવ માં જાય પોતાનું સુખ હોય આપી દે એ દેવ માં જાય કોક નું મનુષ્ય યોની માં પાપર્ કર્યા હોય એટલે પશુ યોની જાય પછી પશુઓની સરકાર એને જેલમાં જેલમાં છૂટો એટલે પાછું ઘેર જ થાય આ કર્મ તો ભોગવી દંડ ભોગવી લીધો પછી માણસ માં જ આવી જાય પાછું એ દંડ છે જાનવર નો જાનવર ગતિમાં જવું જેલમાં જેલમાં કયું કર્મ કરે તો પછી ઘેર જાય નહિ જેલ તો બંધન છે એનું ભોગવી લે ત્યાં હોય એને સજા ભોગી લીધી હોય નર્કમાં કે મનુષ્ય જાનવરમાં આવે છે એ થતા જન્મ જૈન પાસે આવ્યો તો આતો હરિજન હરિજન જ રહેવાનો ને ફરી હરિજન કાર્ય સારણ કરે તો ઊંચી ગતિ જાય ઊંચો માણસ થાય તમે સારા કાર્ય કરવું છે કે સૃષ્ટિ ની રચના થઈ ત્યારે થોડા જીવો હતા બીજી દરેક વસ્તુઓ જેટલી જ છે એટલી જ છે ઓછું વસ્તુ થતું નથી ઓછું વસ્તુ આ વાંકે દેખાય ઇન્દ્રિય દેખાય એ વસ્તુ થાય એ વિનાશી છે ઇન્દ્રિય દેખાતી વસ્તુ પ્રેરણા કોણ આપે છે કે ભાઈ તું કેમ ચોરી કરું છું ત્યાં મન ભગવાન પ્રેરણા કરે છે કે ભગવાન પ્રેરણા કરે તો ભગવાન જોખમદાર જોખમદાર જે પ્રેરણા કરે ને તે જોખમદાર અથવા તારે જ જેલમાં જવું પડશે ભગવાન તું કરું તો તારે જ ભોગવ સમજ ને એ પ્રેરણા કોણ કરશે આપણી આપણે આપડે નક્કી કરીએ એ આપડે કોઈના ખેતરમાં ચાક લેવું નથી તો ત્યાં આપણે પછી આ પ્રેરણા એમ ના થાય કે લાવ શાક લે આવીએ સમજે એ આપણે ફેરવવાનું છે મારવાનું કૃષ્ણ ભગવાન કીધું કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન એમ કહ્યું નથી આમ તો શું કહે આમ તો આવું બધું નાગું બોલે ખોટું બોલે મોર રહેવા નથી એવું અમે જ્ઞાન અમે જોયેલું છે અને ક્ષત્રિય પુત્ર છું જરાત્રિય છે મારેલા જ છે તારા ખાલી નિમિત્ત છે જગત જ નિમિત્ત છે જગત નો કોઈ કોઈ મારતો જ નથી નિમિત્ત છે એ તો મારવાનો અહંકાર કરે છે મેં માર્યા એ નારાયણ હતા આ તો લીલા કરનારા લોકો લાભ ઉઠાવ્યા નહીં લીલા સ્ત્રીઓ જોડે નાચવાનું કરે લીલા કરીને લોકો લાભ ઉઠાવે ને કૃષ્ણ ભગવાન તો વાસુદેવ નારાયણ હતા લીલા શબ્દ ભગવાન રામ લીલા હોય અને આપણને દયા લાગણી ઉભી થાય છે એ બધા તારો મોહ છે કે છે એમ ઓવડી જશે કે આ તો અખિલ બ્રહ્માંડ છે રાવણ એમ કીધું નથી કે હું ગાડો નથી કે શું સમજાવે છે મારે એના હાથે જ મળવું છે એ તો બેનું નિમિત હતું એમના હતું એનું રામચંદ્રાથે ખુવારી હતી રામ પણ નિમિત્ત તેવું કે આ બે લડશે અને લોકો કથાઓ વાંચવાની રામાયણ ચાલશે લોકો ને કઈ ખોરાક તો જો વાંચવા માટે એ બે લડે દુનિયા ને ક્રમ જ ગોઠવેલું આ લડ્યા જ કરે છે ને આ દુનિયા ગોઠવી હોય ભગવાન તો તમારું સ્વરૂપ છે તમારી બેઠા છે જી માત્ર ને અંદર બેઠા છે ભગવાન તો કોઈ ગોઠવ્યું નથી આ કુદરત નું છે બધું ને આ બધું વૈજ્ઞાનિક બાલ મુકુંદભાઈ બાલ મુકુંદભાઈ ખરેખર બાલ મુકું છો तो जो सत्संग प्रेरणा पे लग राम क्यूँ चे તમારું શરણ નહી થાય કે એટલે કે ઈશ્વર ની કૃપા તો આવે છે કે ભગવાન ની છે હા પણ ભગવાન કૃપા તો અંદર બેઠા ભગવાન ની કૃપા જોઈએ અગર બહાર કોઈ નામ પ્રગટ થયેલા હોય તો એની જોઈએ અગર સંતો ની કૃપા કામ લાગે તો સંત સારા હોય તો કૃપા કામ લાગે